એમ કે છે અને દેખો છો એ તો ભાદરના પટેલ છે શું છે ભાદરના પટેલ અને કોન્ટ્રાક્ટ નો ધંધો કરે છે તમને દિવ્ય ચક્ષુ કે ચશ્મા છે આખ થી ના દેખાય એ દિવ્ય ચક્ષુ જોઈએ તમારા આત્મા છે ને આ બધા દેખાય તમને દેખાય છે તમને શું દેખાય તમને દેખાય નો આનંદ જયારે ખૂબ ખીલે ત્યારે ક્યાં સુધી પહોંચે વાત કે જ્ઞાની પુરુષ નો આનંદ તો ઉભરાયા કરે ડોળે બેઠો હોય એમને બધાને આનંદ રહે એ ઉભરાયા કરે હવે રમણી ક્લાસ જોડે વાતો વાતો કરજો એવું એવું ચલાવશો હવે જ્ઞાન લીધેલું જ્ઞાન મળે શું વ્યવસ્થિત થઈ જવાનું નથી ખાસ કઈ અસર નથી થતું અસર થતી નથી ખાસ ખાસ અસર થતી નથી કે ભાઈ આવી કરે તો જાય નહીં કશું બરોબર કે શક્તિ આવે તારે તો હજી ખજી જવું તો મહા આવી દશા થાય અને તેમાંથી પછી નાખ્યા વગર સાંભળવું નહી બઉ જોઈ ને સારી દશા થઈ છે મોક્ષે જાય શું કહ્યું ઉત્તરો ઉત્તર શ્રેણી વધતી જાય એટલે આ કેટલાક માણસ બધી શક્તિ નહીં કે લોકોની સાથે જ્ઞાન જાગૃતિ એટલી બધી હોય કે હડવા જ ના તેને અને તમારું આ બધા ગજું નહિ કે આ બધું જય સચિદ આટલું તમારે સમજવાનું ણ હતી આરતી તારે જેમ થવું હોય તેમ થાવ વ્યવસ્થિત ના આધીન તું છું હે પદમ શ્રી તું વ્યવસ્થિત ના આધીન છું રાખે તે રીતે રે અમે તો અને બઉ તું રડીશ તો અમે ખબર પડી શું એટલું કેવું પડે ધર્મ બધાય નહીં કાળમાં નથી આવેલો શ્રેણી માંડે જીવ એવો કાળ જ કોઈ દારો પ્રાપ્ત થતો નથી એ અપ્રાપ્ત કાળ કહેવાય છે શું કહ્યું અરે મોટા મોટો અવસર કેવાય એમાંથી કાચું ના પડાય એટલું જોતું રહેવું જોઈએ તમને ખબર પડી શ્રેણી કસાય ભાવ લુપ્ત થવા માં શું કયું લુપ્ત થવા માંડ્યા હા જગત આખું કસાય ભાવ થી ઉભરેલું છે આ જગત નું કશું કશું પામનું નથી આ જગત શબ્દો ભગો બધી મહામારી ફેસ્યું છે એ કોઈ વાત સાચી નથી આ જગત દોડ દર થવાની જરૂર જ નહીં ને દાદા હવામાં રહી શકાય છે આશ્ચર્ય છે હવામાં રહી શકીએ છીએ મોટા મોટું આશ્ચર્ય છે તેથી અગિયાર માં આશ્ચર્ય કહીએ છીએ આપડે क्या आधार रही सकते हैं श्रमिक आक्रम मग ना કસાય ભાઈ સંપાય અનતાનું મંદિર સાથે ઉપમ થયેલું હોય તેમાં બહુ ફેર ભાઈ ફરી ધબકારા મારે પાસે પછી કેવળ જ્ઞાન અંત છે ક્ષ નથી આ સહાયક છે કેવળ જ્ઞાન નથી પણ કેવળ દર્શન છે આ કેવળ જ્ઞાન તો પતે જ નથી આ અમે જે બોલીએ છીએ એમાં કેવળ જ્ઞાન સમાય છે આખું જગત કેમ છે ઉત્પન્ન થયું સી રીતે બધું બધું સમજ આવી જાય જ્ઞાન માં આવે તમને સમજ પડે ને સમજ એટલે દર્શન આવે આપડે ઘણું થઈ ગયું આ કાળ માં સમકીત મર્યું હતું બઉ થઈ ગયું કઈ કઈ ની કઈ દશા છે આપડે અને કસાય રહી જ છે એટલે દુખ જ નહીં નઈ તો દુઃખ પરિણામ હાથે પેલું હોય સમીત કેવું કર્મ બંધાય ની એવી દશા છે જગત ની કોઈ વાત હાથી નથી ખોટી શું છે એમાં શું લેવા દેવાનો અર્થ કરી વગર સમજણ ની વાત આ તો જગત અત્યારે મેન્ટલ સ્થિતિમાં છે શું છે મેન્ટલ હા એટલે આપડે આપડે ચેતતા રહેવું આકાર જો મોક્ષ જોઈતો મોક્ષ નો બધા સાધન શ્રેણી માટે સાધન મળી ગયો શ્રેણી મંડ ગઈ છે ધંધા તો વ્યવહારિક વસ્તુ જે થાવ હોય તે થાવ કશું ફેરફાર થાય એવું નથી ફક્ત તમારે પ્રયત્ન કરવાની જરૂર પ્રયત્ન કરતા પાછા પડે એટલે આપણે તમને કોર્ટ ને નફો ગયો વિકલ્પો છે શું છે આ લોકો આ લોકો ને ક્રાંતિ બોલે છે એવું આપણે વેપારી કાયમ ખોટ ને માટે ચેપતો જ રહે છે કે ના ચેતે તેના માટે કોર્ટ આવ્યા છે કે ના ચેતે તેનાથી લોકો જગત નહી ખબર કામકાજ લેવાનું છે અત્યારે પુનૈ બંધાય નફો કેવાય પુનૈ બંધે આવશે કઈ સગવડ રહેશે તો ધર્મ પામશે કઈક શાંતિ ને સગવડ ના પામે અને આપડે તો નફો ઘોટે નહીં આપડે આપડે શુદ્ધાત્મા આપણું હૃદય ચોખ્ખું શાંતિલા ને કેવું છે હૃદય ચોખ્ખું રાખો ભાઈ હૃદય ચોખુ સાસુ જોડે જરા વધારે ચીકણું છે लाख मन भे रेवा गा हरकत नहीं आक्षेप ले सहन करने हरकत नहीं ज्ञान ને ને નિમિત્ત આપણને કશું કઈ અસમાધાન એક નહી છે આપણું જ્ઞાન જ પાંચ વાક્યો એવા છે કોઈ મુશ્કેલી મૂકે એવા બધી મુશ્કેલીઓ કાઢી નાખે કારણ ધરવાનું કોઈ જાતનું કારણ જયારે વ્યવસ્થિત જ્ઞાન હોય શા માટે લે તમને પંદર વ્યવસ્થિત અને એ તો નિમિત્ત છે ને એની આપણે કઈ વાળ કરીએ અને દેવા નથી તમે રડશો કઈ છોડશે નઈ પછી હવે ખરું રડવાથી સાસુ આ મારે સાસુ મારતીકડી એને શું શું જ્ઞાન રહેવું જોઈએ આપણા જ કર્મ ના ઉદય છે એટલે એ નિયમિત બને છે એટલે આપણે એનો વિચાર ના હોય કર્મ પૂરું થઈ ગયું આપણને આપણે તો શુદ્ધ આત્મા છીએ આપણે ખાલી જાણનારા છીએ આ બધું ઘણો હિસાબ ઘણું ચૂંટણી સરનો હિસાબ નો સાસુ નો હિસાબ परिणाम आपने वीस वर्षा बधलूज उभ क्यू ज्ञान व्यवस्थित अमेर केवस्थित व्यवस्थित દાપણ થી તો આ ઉભાથી આઈએ દાપણ કર્યા ને તેને ઉભા અનંતથી દાપણ કર્યા કર્યું આ ભાવ ની તો થઈ ગઈ બે ખોટો ખાઈ કેટલી બે ખોટ અને પૂરી થઈ જાય અને ખોટ ના નખો નથી કર્ણા ઉદય જેમ કરાવ કર્ણા ઉદય જેમ ચલાવ સાધુ મહારાજ હોય એમ ચાલે પોતાની જાગૃતિ પૂર્વક નથી આ તમે કરમ ના ઉદય ચલાવે એ રીતે ચાલુ અને પોતાની જાગૃતિ પૂર્વક મને કેશે મને વળશે એવું ભય બહુ લાગ્યા કરે છે કશું કેશે આપડે શું નામ એનું શું નામ છે ગાળો દે છે મારવા જેવી કહે શું કેવું તારે કેવું સબનમ એટલે ભાઈ નીકળી જશે આમ કે કરીશું શું